અરે નિમિત્ત ના પેલો નિમિત્ત છે એને બૂમ પાડી અમને ફટાયા જેવું આ નિમિત્તે નુકસાન એવું કરાવ્યું નિમિતની પેહલી જયારે બિરબલ જેવો હોય બોલતો આવડે શું હોય અરે કેમ તમે ચમકો છો બાકી પુરેલા છે <laughs> <laughs> ઘર પણ કઈ ઉપાધિ વાળા આવતા પેલા આવું આવડે કે આપઘાત કર્યા હા બચ્ચા માટે ઉપાસ આપ્યા કરતા બીજા કારણો પછી આમાં કઈ જરૂરિયાત છે આપડે હા વિજ્ઞાન <laughs> <laughs> જો એનું માનમાન કરીએ તો ઘર કરે મારો કીડા આવું કે આપડે ક્યાં પહોંચી હોય પરંપરા ગરબા આખો દોડેલા ને ચીડેલા હોય ગરમ ગરમ ત્યાં તો દાદા ભીર ગંભીર હોય એ પેલો નંબર કારણ કે એ વટે માર્ગું છે ને એમને આગળ જવું માર્ગું આપડે તો અસ્તારમતા કરીએ yeah. છીએ <coughs> yeah. yeah. આખો દવે એનું ત્યારે વધારે ખબર લેવાની દરેક માણસ ટ્રેન માં બે ડબ્બા હોય એનો એક માણસ હોય કે પંદર માણસ હતા એટલે ખબર લેવાની આનંદ આખો દિવસે આનંદ લગડવો જતો હતોલો પાન વાળું આપ જોયું ઉપર છે નાખવું નથી કોર્ટ ની ઈચ્છા નથી પડવા દેવું આ બધું એટલે જ્ઞાન નતું પણ આ વ્યવહારિકતા હમ થઈ ગઈ કે એની કઈ ઈચ્છા નથી એ બિચારો ખસી ગયો મારો ભૂડ્યા કારણ ને એટલે એમ કરતું ક્યવસ્થિત ચડેલું કોણ ચડેલું વ્યવસ્થિત બીજો કોણ કે દીકરી નહીં કરતી હું પડ્યું એ આભરું બઉ હાથે તમે આવું હાથ વીગા વતનદાર હોય અમારા હોય અને મોટા પેના પંજાબના પંજાબ ના રાજ સ્ટેટ હોય ને પંજાબ સ્ટેટ ના રાજા હોય ને આવડ્યા છે મૂકી દેવું બસ ત્રીજું વાંચ્યું એની પાસે ખાઈ ખબું પાછળ ખાઈ ખપુ કોઈ ને કોઈ મંડે ખરા ખાઈ શકું છે ને મંડેલા દાદા નો શું સ્વામિનારાયણ જોઈ લીધા માંગે છે પછી મને લાગ્યું સ્વામિનારાયણ આ તો કૃષ્ણ ભગવાન જે સ્ટેન્ડર્ડ છું એના થોડું ઈચાચંદ્રમાં પણ આ લોકોની કહેવાત એવી છે કે યોગ અને સ્વામી યોગ બે કર્યા છે ને એટલે હિતકારી છે લોકોને એવું મને લાગે શું પણ હું ઘર તો સુટવાનું ત્યાં અહીં બધે હોય ને વૈષ્ણવ હોય કીર્તિ હોય ની વેદાંત ને તપાસ કરી તમે વેદાંત ઈચ્છા શિક્ષિત નું કઈ આપણે દેશ દુષ્ આઈ આગળ આપવાની આપણે જવું મહામાની બોલવાનું દીકરિયા અલૌકી નાખ્યું અલૌકી તમને કેવું લાગે પછી વોટર વોટર પછી લખવા જેવું નહીં આ બધું પૂરેપૂરે લખે છે ઉપાય કઈ દીધી અચા સારું કેવું તે તમારા સમજ હતા તમને બધાની હિંમત આવે કે તમે કઈ કર્યું હોય દાદા હા હિંમત આવે તો હારું બોલો અમારું હું બોલો હિંમત થોડી ઘણી આવે ને આપડે શું આવું છે સમજી આવું ના મા દારૂનું કાકો મોટાભાઈ ખુબ અને બઉ વસ્તુ ખરાબ છે તેથી જે કહે છે હું તો આસી બન્યું એ પ્રો આવી અમે ફતે કુટુંબ છે ને એના ફાસ પછી અમારા કુટુંબમાં મારા દાદા ના ઘરમાં બાવીસ વર્ષ દાળ પીતા સંસ્કાર શું થાય અને વટ વાળા ચોરી ના કરે લુ ના કરે કોઈ ચેતરે નહીં વટ વાળા બધી જ આ પણ ઊંઘ શક્તિ નાખે એ દેજો હું જવા માટે ઊંઘવા માટે કરતા ભાઈ અમારા મોટા એમ કેતા રે મને ઊંઘવા માટે ખોરું જ પછી બે ત્રીસ જણ મને આયા તમારે ચાર બહેન દાળ ફેડા હું એ પીએ તૈસા હું આપવા ત્યાં એની મુશ્કેલી પેસા છે એમની વહેર છોડી દેતી નથી જબરજ અને કેવા સ્વામશે એક દાવ દૂધ પર રહેવું છે સ્વામી દૂધ પર જાય એક દાવ નથી કરે કે ભાજી પર રહેવું છે સ્વાગી રહે પાપે હું છું પૂર્વ ભાવ નો યોગી કઈ પાપ ભરે હું આવ્યો શું પણ દારૂ છોડી દેલો છોડ્યા પછી અમને ફ્રી તપાસ કર્યા હતા તપાસ નો ના થયા જરા મોડા આપડા પછી પાર્લર આવ્યા ને પાર્લર તો થઈ અત્યારે મગના પાણી આજે હું છું પૂર્વભૌ નો યોગી કઈક પાપ ભરે હું આવ્યો દારૂ પડતી બે વાત પછી અપ્પાસ એટલા માટે કરે આ શહેરીમાં મારે દારૂ ના પરમાણ બધા આપે ને એમનું શરીર બધું એ થઈ ગયું કેટલા માટે મેન્ચેસ્ટર નો ઊંચા ઊંચો વધારે હલકો ફૂલ ઈશ્વરકા રડી પડે ઈશ્વરકાતા રડી પડે શું રડી પડે ઉપવાસ છોડતા આવડે નહીં મરી ગયા રાતે હરીયા કે મરી ગયા મારા ભાઈ રે ખુબા અમને લાગણી વાળો ઈશ્વર પ્રભુ કાતો ગભરાતા અમને મોકલતા હા એ કાંતિ મોકલે ખાતું કડક સુશીભાઈ એક ખરું કહ્યું કે મહીભાઈ આપણા આપણા અત્યારે થોડું પ્રમાણ મળે મારી કમાણી શું તમે સલાહ છો નહીં કે આવું બોલે મેળ આટલો જ પ્રેમ બો ભણવાનું બીજો મેળ ના કરે પ્રેમ બો આટલું બધું જોયું દુનિયા જોઈ દેખી દુનિયા અને દુનિયાના પ્રેમ એ જોઈ લીધો પ્રેમ માં શું તે જોઈ લીધું તમને ત્યાં પછી મળ્યું છે એવો કોઈ પ્રસંગ બન્યો કે જેમાંથી આ દુનિયા પરથી મારું કે જેમાંથી આ તરફ નો હા એવો પ્રસંગ બન્યો અમારે ભાભી બની બે ઘેર હડાયેલો પીવાયેલો હાર ભાભી સાથે ઘી આપે બે લાડકી મળે ભાભી થોડી મૂકે તો કોઈ નઈ મગજ ખરી જાય એટલે રાતે પછી મનમાં એમ થાય ગયા મહેતા નથી મેહતા ભાભી મળે એવું મને આ ભાભી મળે આમ આ રસ્તે લઈ જશે એ નિમિત કરેલો હા નિમિત્ત માં એ બનેલા અત્યારે કહું છે તમારે નહીં ક્યાંય મોહમાં ન થાય નહીં થાય કારણ કે અહંકાર એટલી જશે આ તો તારો મને આ તો મહાપુરુષો ના જીવન ની જોડે તારોમાં યથાર્થ થાય તારે માણસ નો ભેગ પકડે જાય કેવા જે લોકો ગભરા સર તેમની કઈ વાત કરીને શું આમાં ફાયદો ને લોકો નો છે અને પાછું ક્ષત્રિય પણ છત્રી પણ કારણ કે આ જૈનો બધા ક્ષત્રિય છે બધા વાય છે એવું નથી કેટલા કુટુંબો ક્ષત્રિય હોય ક્ષત્રિય છત્રી માં આપણે ખબર પડે સુરતા હિસાબ ગણે નહીં બધી હિસાબ ગણે છત્રી નહી પટેલ આપડો એક પટેલ હતા ની તમને શેર કઈ કેમ હું કઈ વાણ્યા છું વાણ્યા કારણ તપાસ કરી તપાસ કે આ પછી માં થયા પણ તૂટે નઈ આપણે પટેલ થઈને આમાં કોક જ આવું હોય નાખ્યું કેમ કરીને થઈ ગયું ડેરી ઉપાજિત કરે છે અને લોકો સંસારમાં સુખ છે એટલે બૈરી પાછી મળી તો નહીં તો એ ધણી પાસે મળે તો એ નહીં પોઝિટિવ એડ્રેસ થાય કારણ કેવ્ય આકર્ષણ બે પરમાણુ ને ચાર પરમાણુ વધારે આકર્ષણ કરે એક પરમાણુ ત્રણ પરમાણુ ઘટા કરે એટલે વિરોધી દ્રવ્ય કારણ વગર ની ઉપાધ લઈને ફરતા હતા બાબા મોઢા પડ્યો ને આખી રાત પપ્પા ઉગ્યા ને બાબા ઉગી ગયા બાબા ગયા શોધખોળ ને લઈને હું હું એનાથી ફાયેલો છું અને તે આ ભાવ ની મારી શોધખોળ નથી અનંત અવતારો શોધખોળ છે આ હું એવું કઈ ખોરતો હતો એ ઘણા આવતા એમ કરતા કરતા અને આ શાસ્ત્રી જ્ઞાન નથી આ અમને જ્ઞાન છે બીજા બીજા ભાઈ વાળા ભાઈ ની સાથે જીવન જીવવાનું નિર્ભય સાથે ડુબતાપુર હિમાલપુરા ઉપાધી કરી પેલું તો હે તો ચક્કર એમાં શું મજા આવે વ્યવસ્થિત ની વાત જેને સમજાઈ નથી હોય તેને તમે ગમે તેમ ચિંતા ના કર ચિંતા ના કર પણ એ ચિંતા વગર રહી શકે જ નહીં આ વ્યવસ્થિત કોને લાગુ થાય છે જેનો અહંકાર મરી ગયો છે તેને લાગુ થાય છે અહંકાર જીવતો હોય ડખો કર્યા વગર આ શોકર ને સત્ય અહંકાર આ શોક કહે છે અહંકાર પણ વ્યવસ્થિત લાગતું કેવું જ્ઞાન પર ડખો કરતો આ જ્ઞાન ઉપર હું ડખો કરતો આ બીજા લોકો કર્યું વ્યવસ્થિત મારી શોધખોળ ઉત્તમ ને ચિંતા આપડે માણસ થઈ શકે નહીં થઈ શકે અગ્રસો ભગવાન જ કહ્યું છે અગ્રસો ભૂતકાળ તો ગયો પણ વર્તમાન કારણે ભરિષ્ઠ અગાયા રહ્યા ભરિષ્કાર નો રહ્યા જ કરે માસ બાધાર્યા ને તો પહેલા હીરો તમને શું કારણ હીરાવા કે તમને હમ કયો પ્રેમી નહીં આવતો આવું બોલો છો ને એ યોગ્ય કેવી રીતે એ યોગ્ય કેવી રીતે કેવાય નહી તો હું જાણું પણ જો પેડા લેતું નહીં તો મહેતા સાહેબ ને કહું ચલો બાબો મહેતા પેડા ધરમથી વધારે પેડા પછી એમને કહું કે પેલો બાબો આ જવાબ થઈ ગયો એમના મળ્યા પર ભલે સાતું કે ખોટું પણ મોડું કેવું રાખે લોકો કેવું રાખે એવું મોડું નહીં થવા દેવા માટે આ કર્યું એવું મોડું નહીં થવા દેવા માટે આકાર્યું એટલે એમને એમ મને સમજતા એમને સાચી દુઃખાય છે કેટલું દુઃખ થતું છે મેં અમારું ત્યાં કહ્યું થાય તો આજે ગયો અને ખરેખર મને થાય ગયું મને અનંતવ છોકરા કાપ થયો મેં જોયા બધા પાછલા બધા છોકરો ખાય છે જ્યાં સુધી ખાય જ્યાં પાછલી ખ્યાલ નથી ત્યાં સુધી ખાય તમને કેમ લાગે પણ ખબર પડવી જોઈએ માયણ છે તેનું રામાયણ નહિ આપડા રામાયણ શું આપડા રામ કોણ રામાયણ કહ્યું એ જાણીએ રઘરગમ પીડા મો તો જન્મ જન્મ કોઈ વસ્તુ ક્યાં છે તારી એટલે જમવાનું બધે રોગ રાખે અમારા મોટાભાઈ ને તો કોઈ અમને રોડ પર ના બે હેહારે કારણ કે અમારા મોટાભાઈ ઉગાડવા તો જમવા નહીં જોડે ઉગાડે માથે અહી પેલા લોકો શું કરે છે કેવા બધા આજુબાજુના ભાઈ ભાઈ હા ઘરમાં તમારે બેવ ભાઈ ને બેસવાનું ઘરમાં શું આવું મને કોઈ રાધા નઈ નથી એટલી બધી ખુમારી ઉઘાડે મથે અહી લેન્ડ માં જમવા નહીં બેઠું પેલાથી બેસતા જ ને બહુ મિયા કેમ કે મોડે કઈ ગયું મોડે મેં અમે કહ્યું આ દેવું થઈ ગયું છે લોકો પાછળ તમારું નામ કે દેવાદાર થઈ ગયા છે સૂર્યના અહીં ભૂલ આવે ને પહેલા વાંચમાં પછી કે છે મરે કોઈ કેનાર બન્યો કે અને એને એમ કેજે કે દેવું છે તું કરી દો દે કોઈ ધીરે છે ને પૂછે આવું તો આ ધીરે ક્યારે ઉપર ધીરે છે ને આવું ને આ રકણ આ રકણ કેવું કોઈ પૂછે કે તમે લાય કેમ લાવતા નથી અને કદાચ ઘડિયાળ પૂછાય પોતા હજાર કોઈનાર છે મારે પછી મારી ક્યારેઓ પર ભાર પણ આપી દીધું પછી એમને એમને મને એવું કહ્યું કે કોઈ પણ માથા પૈસામાં બાકી ના રહ્યો મળતી વખતે દારૂ પીનાર માં બધા એ રાખે મર્યાદા અને તે બધું આપી દીધું બધું મારે પાઇ તો થોડુંક પછી મિલકત વેચી ના હશે તારે જે પ્રમાણે લોકો વર્તતાબરદસ્તી રાજા દેવા રાખતા આજે નથી આસપાસ પણ પેલા રેલા નું હશે બહુ મોટી પુલિય છે તમારી વાત સાચી પુન્ય વગર આવે અંદર મને આવું બહાર છે બારે બરા તેવી જય તમે જોયું એ પણ સાદી વિકલ્પીઓ અમુક નથી તેને થોડું પરિણામ પણ એ આપણે મુશ્કેલી કાળે વર્ષું આવે પણ ભય ની ઘાસ કામ રે નઈ અત્યારે ઉકળી જાય બધું ઘણા લોકો મટી ગયો આઠ થી દસ એટલે બધું અને આ વાણી કઈ છે આ હોય તો આ બાળકી ઘણી વાણી સરસ જાવ છે જો કરો તો બહુ ઉત્તેન કોઈ છે તમે સરસ નીચે તમે બે તમે જો એક અને એમાં શક્તિ માગવાની જે પ્રમાણે વર્તવાનું નથી આપ તો વિજ્ઞાન બીજું દુષ્કું વિજ્ઞાન હવે બીજું શું આ ત્રીમંત્રો માર્ગરની વાણી હેલ્પ કરે તો શું કરો છો બઉ સારું કરે છે તમને ખબર પડી છે ને છોકરાઓને કેતા મંત્રો દેવો એ લોકો હેલ્પ કરશે તેવું છે વાણી થી ગોધો મન થી ગોદો વાગ્યો હોય એનો અપવાસ છે જો તમારે સુખ જોઈતું હોય તો જગત ને દુઃખ આપો અને દુઃખ જોઈતું દુઃખ આપો જે જોઈએ તે આપો આપડે કાળજી રાખતા નથી ભગવાન હાથ ધાર્યો નથી બિલકુલ ભગવાન ભગવાન આપે માત્ર તારા ભ્રમણા જોઈએ છે ત્યાં કલ્પની સુખો કલ્પના દ્રગ્યા કરે અને જયારે સુખ ની ઘંટા ત્યાં પ્રાર્થના કરે એવું તને અગય ગયો બધા બાળ ભણવાની કલાઓ બાળા વિજ્ઞાન જ્યાં દિવસ આવું નથી કોઈ ભગવાન બનાવ નાખ્યો બનાવ અને બનાવ બહુ વિરોધી વાત કરાય થાય આવે એમાં અનાદિ અનંત ભગવાન કરવું કે જ રહેશે છે આ જન્મ કરે અટકાયું નથી જાગૃતિ હોય તો કરે કેમ કેમ જાગૃતિ આપી જાય સારા માણસો સારી વાત સારા વિચાર સારા શબ્દો તો જ્યાં પ્રમાણિત પણ હું આવી તમે જો આગળ જાઓ તો તમને પોઝિટિવ કરો અને એનાથી વિરુદ્ધ જાઓ તો નેગેટિવ જશો એટલે પોઝિટિવમાં જો ભરેલા એના સંસ્કાર ભરેલા હશે તો તમારું ધારેલ કંઈક થોડું ઘણું કર્મ કરતા અટકાયો નહીં જો અટકાય નહીં તો દારૂ નો ખૂબ ચઢેલો માણસ હોય દારૂ વધારે ચઢેલો હોય એ માણસે ગઈ એવી રીતે આ દારૂ પીધાનો માણસ તો સારો હોય એમ ઉતરે પાણી ફરી પણ આ દારૂ ઉતરે હો એવો કોઈ ઉપાય નથી કે આ દારૂ ઉતરે સત્સંગ અને તે સત્સંગે આ કહે તેના સત્સંગ નહીં આ જગતમાં જે ચાલે છે ને એ સત્સંગ નહીં તો જ્યાં કુસંગ બિલકુલ ના હોય કુસંગનો અભાવ હોય ત્યાં સત્સંગ શું કહ્યું કુસંગનો બિલકુલ અભાવ હોય ત્યાં સત્સંગ આ તો આ તો સત્સંગ બાર ની કુસંગ હોય નહીં એ ચારે નહીં પોલમ પોલ ચારે નહીં દૂધને દહીં ભેળા કરેલા દૂધને પાણી ભેળા કરેલા એમાં ચા કરતી વખતે પાણી રહેવું ના પડે એવું દુધાવે છે ચા કરતી વખતે પાણી ના રહેવું પડે કેવા સરળ દુધાવે છે એકદમ દવા કાદવ ના ચોપડેલા માં ચોખ્ખો કરવો હોય તો પેલો કાદવ ધોવો પડે ચોખ્ખા લોકો ભરવા જાય કાદવ જાય નહીં એને ધોવો પડે અને ધોકો ધોવો પડે તો ચીકણી હોય ને ડોટ કોઈ હશે નહીં ધોવાય જેથી ચીકણી માટી એનું ફોટો પછી બીજા જણા માં મળવાનું જ ને એ તો ભલવાનું આવી રીતે આમાં જ થતા આ જંજાર કહેવાય આ જાળ કહેવાય જંજાર છોડી આપણને જો ગુ પુરુષ ભેગો થઈ જાય તો છોડી છોડે તો પછી તમારે હું ક્યાં ના આપ તમને એમ લાગતું હોય કે આ દાદા મુક્ત છે તો તમને મુક્તિ પણ લાભ મળશે તમને એમ લાગે કે જીવન પર સ્વાભાવિક જીવન જ કર્મ કર્મ સિદ્ધાંત છે અત્યારે જે સ્વાભાવિક સારું જીવન છે ને એ જ કર્મ સિદ્ધાંત કર્મ સિદ્ધાંત નહી આ કર્મ નો સિદ્ધાંત આવ્યો તારું સ્વાભાવિક જીવન સ્વાભાવિક કહું છું ત્યારે ભગવાન વિભાવિક કે છે શું કે છે હવે આ સ્વાભાવિક જીવન આખું જગત અમારું આ સ્વાભાવિક જીવન છે સ્વાભાવિક જીવન તો ક્યારે આત્મા રૂપ થઈને તેમાં સ્વભાવ જ રહેતા સ્વાભાવિક જીવન પૂછે શું સ્વાભાવિક સ્વાભાવિક અને વિભાવિક જીવન માં ફેર શું તો સ્વાભાવિક સ્વભાવિક સામાન્ય જીવન એ આત્મા વાપરે છે સ્વભાવ તું ચોર છે એટલે વાર શું બોલે તને ના ગમતું હોય તો આપડે કે તને બાદ સાહે તમે વકીલાત્રી શું અસર પડે જીવન ઉપર શું સિદ્ધાંત ની અસર જીવન ઉપર એ કે મને અહીંયા પડી છે મારી માથે પડશે તો પેલું છોડે નહી એ નમ કર્મ સીધો જે તે ભૂલતા એને ભૂલો તો કઈ સારું પડે રામચંદ્રજી ના અલગ રાતે મીટિંગ ભરેલી મોટો હોલ દરબાર હોલમાં એક બાજુ આ મોટા બધા ડાડા વાળા બેઠેલા ઋષિ મુનિઓ રજિત મુનિ વિશ્વા મુનિ બધા કેટલા બધા બેઠેલા એક બાજુ રાજા બેઠેલા કહ્યું સાડા પાંચ એડસ્ટ થવું છે ચાર લોકો નથી કર્યું રાતે સાડા વાર ગયા આ એમને ઘેર ગયા અને રાતે પછી કઈ કંઈ હતી ને તેને કંઈનું કંઈ કહી નાખ્યું એ હવા બસ ગાડી તો કઈ કઈ ભરી જઘલ ઘરમાં જઘલ વધવું પડ્યું